સ્વામિનારાયરે સ્વામીએ વાત કરી જે સર્વ તો ભગવાન છે હમણાં આપણે ઉંગમાં જવું હોય તો જવાય નહીં ને ઊંઘમાં ગયા હોઈએ ને પછી ચોર આવીને લૂંટી જાય પણ આપણાથી જગાય નહીં માટે સર્વ તો ભગવાન છે સ્વામિનારાય સ્વામીએ વાત કરી જે વિષયરૂપ ફાંસલો જીવના ગાળામાં નાખ્યો છે તેનું બહુ બળ છે તે નદીનો પ્રવાહ ચાલતો હોય ત્યાં સુધી એનું બળ ન જણાય તેને બંધ કરે ત્યારે ખબર પડે તે મોટા મોટા સૌભરીને પરાશરાધિક દિશુના જીતનારા ભારે ભારે તેને પણ પરાભવ પમાડ્યા છે તે વાસના જે લિંગ દે તે તો આત્યંતિક પ્રલયમાં પણ ન બળ્યું ત્યાં જ્ઞાને કરીને બળે છે મહારાજે તો સર્વે બારા બંધ કરી દીધા છે તે જીવ શું કરે જેમ દોરિયામાં સાલી તાણે છે તેણે બારા બંધ થઈ જાય ને પાણી ક્યાંય જવા પામે નહીં એમ બંધ કર્યું છે સ્વામિનારાય સ્વામીએ વાત કરી જે છેલ્લા પ્રકરણનું તેરમું વચનાબર વંચાવીને તેમાં દેશકાળનું બહુ વિષમપણું થઈ જાય ને તેમાં એકાંતિકપણું કેમ રહે એ પ્રશ્ન ઉપર વાત કરી જે નિશ્ચય રહે એ જ એકાંતિકપણું છે અને એ જ રહેવાનું છે તે જેમ ચિંતામણી રહી અને બીજું ધન સર્વે ગયું પણ કાંઈ ગયું નથી અને ચિંતામણી ગઈ અને બીજું ધન સર્વે રહ્યું તો પણ કાંઈ રહ્યું નહીં તેમજ એક નિશ્ચય રહ્યો તો સર્વે રહ્યું ને અંતે એ જ રહેવાનું છે સ્વામિનારાય સ્વામીએ વાત કરી જે છેલ્લા પ્રકરણના પાંત્રીસના વતના વતમાં કહ્યું છે જે છ લક્ષણયુક્ત સંત હોય તેની સેવા કરી ભગવાનની સેવાનું ફળ થાય છે ને તેનો દ્રોહ કરે ભગવાનના દ્રોહનું પાપ લાગે છે માટે આજ તો બહુ આખો સત્સંગ એવો છે સ્વામિનારાય સ્વામીએ વાત કરી જે ખરેખરા ભગવદી હોય તેને ગુણ ન વ્યાપે એ તો દરવાજે રહીને જોયા કરે છે સ્વામિનારાય સ્વામીએ વાત કરી જે મહારાજ કહે અમને એમ સંકલ્પ થાય છે જે સર્વેને મુક્તાનંદ સ્વામી જેવા કરી મૂકીએ પછી સાચવવા ન પડે તે મુક્તાનંદ સ્વામીને તો જ્ઞાન તે જ્ઞાને કરીને સર્વ ટાળી નાખે ને મુક્તાનંદ સ્વામીને તો શબ્દ આકાશનો ભાગ છે એમ કાપતા આવડે ને બીજાને તો એવું જ્ઞાન નહીં એ સારું આ નિયમ કર્યા છે જે જોવું નહીં સાંભળવું નહીં એ પ્રકારે નિયમ બાંધા છે સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે બ્રહ્મવિતાને મતે તો વેદનો માર્ગ જે વિધિ નિષેધ તે પણ ગણતીમાં નથી એમ જળભરતે રહુગણને કહ્યું એની સમજણમાં તો આત્માને પરમાત્મા એ બે વાત રાખવી એમ કહ્યું ને તે ઉપર છેલ્લા પ્રકરણનું છેલ્લું વચનામૃત વંચાવ્યું ને બોલ્યા જે આ વચનામર્તમાં પણ આત્માને પરમાત્મા એ બે વાતનો વેગ લગાડી દેવો એમ મહારાજનો સિદ્ધાંત છે સ્વામિનારા રે સ્વામીએ વાત કરી જે મારો દે પચીસ વરસ થયા આવરદા વિના રહ્યો છે તે શાસારું સારું મુમુક્ષુના રૂડાને અર્થે રહ્યો છે ને મહારાજનું સ્વરૂપ સમજાવવું પડે તે સારું અમને રાખ્યા છે સ્વામિનારાય રે સ્વામીએ વાત કરી જે હાલનો આવેલો હશે તેને અક્ષરધામનું સુખ આવતું હશે ને સ્વરૂપ નિષ્ઠા વિના તો મહારાજનો મળેલો હશે ને મુક્તાનંદ સ્વામીનો મળેલો હશે તેને અક્ષરનું સુખ નહીં આવતું હોય એમ સમજણ રહ્યું છે સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે આપણને જ્ઞાન તો આવડે નહીં ને વૈરાગ તો છે જ નહીં માટે હું ભગવાનનો ને એ મારા એમ માનું ને એ તો પંદર આના સંસારમાં છે ને એક અમારામાં છે ને કલ્યાણ તો એને શરણે ગયા એટલે સમર્થ છે તે કરશે एनी मोटाई छे